કોઈ એવી ચીજ નથી જ્ઞાની ની અપેક્ષા હોય થયું નથી અને આ દેહ ના માલિક ના થાય આ દેહ ના માલિક પણ બધા વચ્ચે નથી માલકીપ નાખેલા આ વાણીના દસ્તાવેજ ફાડી નાખેલા આ વાણી જે આપણે આ બોલીએ છીએ આમાં કેવો વ્યવહાર છે આપડો અત્યારે કે તમે શ્રોતા છો આ વાણી રેકર્ડ બોલે છો અને હું જ્ઞાતા દસ સા શું આવો વ્યવહાર આપણો ચાલે હું જ્ઞાતા દશા આ રેકર્ડ બોલી રહી છું આત્મા બોલી શક્યા નહીં રેકોર્ડ જ બોલી શકું આ તો બધા આખું જગા હું બોલ્યો હું બોલ્યો થશે ને ભ્રાંતિ છે શું છે આ રેકર્ડ નથી બોલતી હા આ બોલે છે ને આ રેકર્ડે બોલે છે ને આ રેકોર્ડે બોલે છે પછી બધી ભ્રાંતિ છે હું બોલ્યો એ ભ્રાંતિ છે મેં આ કર્યું એ શ્રાંતિ છે આ વર્લ્ડમાં કોઈ માણસ એવો જન્મ નથી જ્યારે સંદાસ જવાની શક્તિ હોય વર્લ્ડમાં કોઈ એવો જન્મ નથી મારી રહી નહીં જન્મ ચોવીસ ત્રીસ પંચ કરોડનો પ્રશ્ન હું પણ કંઈ સતત સંદાસ જવાની શક્તિ ધરાવતો હોય કે જ્યારે અત્યારે ખબર પડે તમે ડાક્ટરો ફાળના બધા ભેગા કરીને કહ્યું કે ડાક્ટરો પહેલાં ચમક્યા પણ તમને અટકશે ત્યારે ખબર પડશે બીજા માણસની જરૂર પડશે આ બીજી જાતનું છે આ ચાલે છે કેવી રીતે જ્ઞાનીઓ જાણે છે ને પેલા નરસી મહેતાએ કહ્યું છે ને હું કરું હું કરું હે જ્ઞાનતાનો ભાર જેમ શ્વાન તાને સૃષ્ટિ મંડાણ છે સર્વ હે પેરે જોડી જોડે આ કેવી રીતે આ ચાલે છે એ જ્ઞાની પુરુષ જાણે તું કોઈ જાણી શકે અને જ્ઞાની પુરુષે ચાલે છે કેવી રીતે બતાવી દે તો પદલ તો થઈ જાય ઇટ સેલ્ફ પદલ થયેલું છે આ તો ભગવાને જ એક ભગવાને આ બનાવ્યું કે અંગ્રેજો અંગ્રેજો કે છે મુસ્લિમો કે છે હિન્દુઓ કે બધા કે છે એ ભ્રાંતિના શબ્દો છે છના છે બધા જ જાણે છે નાનો છોકરો કહે છે ને ભગવાન કહે છે કે બધા જ જાણે જ્ઞાન છે સાચું જ્ઞાન છે બધા જાણે છે સાતું બધા જાણે છે ભ્રાંતિ જ્ઞાન છે અને કોક જ છે સાચું જ્ઞાન છે કેવું બધા એમ તો જાણે છે ભગવાને બનાવ્યું એટલે બધા જ છે નાનો છોકરો કે ભાઈઓ કહે છે મુસ્લિમો કહે છે કહે છે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ મારા વર્લ્ડના સાયન્ટિસ્ટને મારે કહેવું પડે છે કે ક્રિએટરનો અર્થ ઉભા થાય મા તારે માણસો બધા ખોટા છે ખોટા નથી ડબી રહ્યા ખોટા તમે ના કર્યા કોઈ જીવને હું ખોટો કહી શકું નહીં જ્ઞાની પુરુષો નહીં કહેવાય કોઈ જીવને ખોટા નથી બધા સાચા છે કે પોતપોતાની દ્રષ્ટિ છે તાવણી પર ત્રણસો સાઠ ડિગ્રી હોય એમાં અંગ્રેજો એકસો ડિગ્રી ઓછી સેન્ટરની વસ્તુને જુએ એટલે એમને એવું દેખાય છે ગોળ ઇઝ ક્રિએટરો હોવો જોઈએ મુસ્લિમો દોઢસો બધી જુઓ છે એટલે એમને એમ લાગે છે કે અલ્લાહને સંપરાયા હિંદુઓ બસો બધી છે એમને એમ લાગે છે ભગવાન બનાવ્યું જ્યારે જ્ઞાની પુરુષ કેન્દ્રમાં આવીને જુએ છે ત્યારે પોતાને જેમ છે તેમ યથાર્થ શું થઈ જાય છે જેમ છે તેમ ફેક્ટ ત્યારે મારે ફોરેનવાળાને કહેવું પડે છે કે તમારે ગોળ ક્રિએટર રાઈટ છે તમારા વ્યૂ પોઈન્ટ બરોબર છે બધું જ બરોબર છે અને મારે કહેવું પડે કે ભગવાને કયા બનાવ્યું નથી આ ભગવાને બનાવ્યું હોત નહીં તો આજે આરોપો એના નોંધુ કર્યા કે હું આ સુખા બનાવ્યું છે પચાસ ટકા નું હોય તો આપણે જાણીએ પચાસ ટકા અમેરિકા દુઃખ છે બધા દુઃખી આરોપ પ્રમાણ ગયા તેમના પણ ભગવાન તાકાત છે કોઈ બાબતમાં હાથમાં આવી રહ્યા નથી કારણ કે પોતાને બનાવવું પડ્યું નથી આ અને આખું વલના બાવા સં્યાસીઓ સાધુ આચાર્યો બધા પઝલમાં ડિઝોલ થઈ ગયેલા છે શું થઈ ગયા છે આ પ્રજલમાં જ્યાં સુધી સોલ્વ નથી થયું ત્યાં સુધી એ ડિઝોલ્વ થઈ ગયેલા છે તમે લક્ષ્ય પડે નહીં સોલ્વ કરે તો જ આ છુટકારો થાય ફોરેલ દ્વારા તો જતો હિન્દુસ્તાન સિવાય બહારના દેશો તો પુનર્જન્મ સમજતા નથી હજુ ડેવલપિંગ સ્ટેજમાં અધ્યાત્મની બાબતમાં ડેવલપિંગ સ્ટેજમાં આ ફૂલ ડેવલપ દેશ છે ફૂલ ડેવલપ કોને કહેવાય કે જ્યાં ક્રોધમાન માયા લો ફૂલી ડેવલપ થયેલા હોય એ ફૂલ ડેવલપ રિપ્લેસ કહેવાય તો જેમાં ગાયને બેસો ને બધાને છતાં એમને ક્રોધમાન માયા લોભ ફૂલી ડેવલપ થઈ ગયા ડેવલપ થયેલા છે બે પાંદડા જેટલા એને એના વાથેનો લોભ હોય છે માયા હોય છે ગાય ગયો હોય બે મહિના ચાર મહિના રાખીને આપણે આઠ પેઢી નું લોકરા ના છોકરાપ થયેલો છે ક્રોધ માન માયા લો ફૂલ્લી ડેવલપ થયેલો દેશ કહેતો ને ત્યારે પુનર્ધર્મ સમજે છે માણસ કહેતો નહીં પુનર્ધર્મને સમજી શકે છે નહીં તો પુનર્ધર્મ સમજાયો નથી ફોરેનવાળા કોઈ સમજે નહીં ફોરેનવાળા સમજવા આવે છે મારી પાસે એ બધા સમજીને જાય છે પહેલાં તો એમને એમ જ લાગે છે કે આ હિન્દુસ્તાનના માણસો ઓછા એટલે આ થોડાક માણસો આવું બોલે છે માટે આ લોકો ખોટા છે નહીં આટલું જગત સાચું છે કારણ કે વધતી વધારે તો પેલું માને છે વધાર વસ્તી શું માને છે પુનર્જન્મ વસીથી એવું માને છે અને પુનર્જન્મ માનનારા ઓછા એટલે એમને એમ નાખે છે વસ્તી આ માન્યતા આ લોકોની છે અને આ લોકો સાચા છે ને આ ખોટા છીએ એ મારે કહેવું પડે છે એ બધું કે પુનર્જન્મ છે મને કહે છે તમે ક્યાં ક્યાં ફર્યા હતા કે આ પણ બધા એટલું કહે પુનર્જન્મ છે એટલું બોલે છે જ નથી બોલતા કે ધર્ છે પણ એ પોતાના શ્રદ્ધા છે અહીંયા આગળ પરંપરા એ કરી ગમે તરફ પોતાના શ્રદ્ધા છે અને લહેરા છે આપડા લોકો શું થાય છે જય સચીરા તે ફરી વાર પૂછે છે કે અમારા ક્રાઇસને શું પુનજન્મનું જ્ઞાન નહોતું ખરે કહ્યું કે એમને પુનજન્મ જય સચિદાન સચિદાન સચિદાન એટલું કરેક્ટ છે ક્રાઇસને આ પુનજન્મનું જ્ઞાન હજુ થયું તો હજુ ક્રાઇસ આ વેળાઓ છે ને તેમાં પેલો વેળો જાણે છે બધા બહુ વેડા બાળવા જાણવાનું નાખી રહ્યા એટલે એમને એમ જ ક્રાઇસ્ટ આપડે લખ્યું કેમ નથી લખ્યું પહેલો વેળો કે ભાઈ કથા એને બદવાન કહેવાય કારણ કે કારણ કે આમાં છિકો વીસ એકસો એસી બસો ચાલીસ ભાગ પાડ્યા કારણ કે ત્રણસો આઠ આ સાથે ત્યાં આફ્રિકાના જંગલમાં છે તે જ્ઞાની થઈ શકે નહીં એમની વાત એ નામ જન એમની વાત એ નામ પોતપોતાના સ્ટેન્ડર્ડ ના પ્રમાણમાં ભાગ પડી ગયા ભગવાન હવે એના ભગવાન પણ ગયા હોય તો કશું કામ ના લાગે મારી મારી નાખે સમજાય નહીં વાપ શું કેવા માંગે છે સમજાય એમના લગતા ના ભગવાન बीजा मुस्लिमों ने लगता है भगवान साहब पैगंबर साहेब खुदा ना पैगाम खुदा ना पैगाम बताए खुदा ना पैगाम आए खुदा जाते जन्म नहीं लेता ना खुदा जाते जन्म ना ले कुरानी पेला क्राइस ने भगवान ना पुत्र कहवा भगवान नहीं भगवान ना छोड़ो અને આ પૈગમ્બર સાહેબ ખુદા ને આ મોકલેલા પૈગામ લઈને ભગવાન સહેજાનંદ સ્વામી સહેદાન સ્વામી નામ નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું કે તિજારમન ના ભગવાન એટલે શું કે કુસંગી ને સત્સંગી બનાવે આ બળજી કુસંગી હોય ને રખડી પડેલા લોકો ने ने ने इतने नहीं रखड़ी पड़ेगा समृद्धि गो रखड़ी पड़े दृष्टि पड़ेगा भगवान कहान भगवान कृष्ण भगवान कहते हैं કૃષ્ણ ભગવાન કહેવાય કૃષ્ણ ભગવાન રામદેવ ભગવાન નારાયણ નારાયણ ભગવાન હવે પાંચમો અમારો પદ આવે છે અને છઠ્ઠુ સંપૂર્ણ વિતરાશ પદ છઠુ સંપૂર્ણ વિતરાશ પદ સંપૂર્ણ વિતરાશ અમે ઘટપતિયા વિતરાશ માં તમને મોક્ષ માટે આવીએ કોઈ જાતની અપેક્ષા નથી વર્લ્ડમાં આખા જગતનું સોનું આપે તો જેને જરૂર નથી આખા જગતના વિષયોનું જેને વિષયો વિચારો જ જેમ ના આવે ને આખા જગતનો માનની ભીખ નથી કીર્તિની ભીખ નથી લીરા બદલવાની ભીખ નથી શિષ્યો વધારવાની ભીક નથી જેને કોઈપણ પ્રકારની ભીખ નથી એવા જ્ઞાની પુરુષ જેને અપેક્ષા જ નથી એ શા માટે કંઈ છે ત્યારે આપણી ખટપટ રહી ગઈ છે કે લોકોનું કલ્યાણ એ ખટપટ અત્યારે અને જે છેલ્લા છેલ્લી ખટપટ પટપટ કરી થાય તમારે અનુકૂળ આવે તો એ છેલ્લે છેલ્લી વાત છે સંપૂર્ણ વિતરાગ હવે આ કૃષ્ણ ભગવાન આવશે ઘરે સંપૂર્ણ વિતરાટ થાય છે કૃષ્ણ ભગવાન થાય છે દેવકી થાય છે અને બેર થાય છે ત્રણેય સંપૂર્ણ વિતરાટ ભગવાન છેલ્લી ક્વોલિટીના છેલ્લા કૃષ્ણને ભસતા છે ને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 એ ભલેને જ્ઞાનમાં નહીં હોય એ પણ ક્રાઇસ્ટ એવા હતા પૈગંબર સાહેબ એવા હતા ખબર પડે ને સેદાનંદ સ્વામી પણ એવા હતા કૃષ્ણ ભગવાન પણ કહેવાય એ તો નારાયણ સ્વરૂપ કૃષ્ણ ભગવાન તો બહુ ઊંચું સ્વરૂપ વાસુદેવ તો બહુ ઊંચું સ્વરૂપ પણ એમના લીલાઓ બધી જાત કરતી હોય કારણ કે વાસુદેવ કહેવાય ફેરફાર વાસુદેવ એટલે તો હંમેશા ઇતિહાસ રચ્યા વગર વાસુદેવ કહેવાય ને ઇતિહાસ રચે લોકો શું શું શ્યા નો આરાધન કરે ત્યાં ઇતિહાસ નો આપણા લક્ષ્મણજી વાસુદેવ કહેવાય રામ રામચંદ્રજીના ભાઈ ને લક્ષ્મણજી એ વાસુદેવ કહેવાય એ નારાયણ કહેવાય અને પ્રતિ વાસુદેવ રાવણ કહેવાય એ પ્રતિ કહેવાય અને આ છે વાસુદેવ કહેવાય કૃષ્ણ ભગવાન અને કૌશ થઈ ગયો ને તે છે તે ઇતિહાસ ઉભો આખું મહાભારત ઉભું કરે અને લોકો ને ખોરાક ચાલ્યા કરે વાંચવા જોઈએ ઐતિહાસિક વાતન જોઈએ ને જોયા ઇતિહાસ ચાલ્યા કર્યો જગત ફળે આ તો પધલ છે તેમાં જાત જાતની વાતો હે ભગવાન આમ કરેમ ક્રેમ ક્રેમ ભગવાન આવું તેવું કશું કરે નહીં એટલી બધી એટલી બધી આ શક્તિ છે કે જે આ જગતને જે ચાલ્યા છે ને એ પોતે પોતે ક્રિયાવાદી છે તત્વ એ અનાત્મતત્વ છે ને એ પોતે ક્રિયાવાદી છે જાત જાતની યોજાયેલી ક્રિયા છે ભગવાનને લીલા છે આ શું ભગવાનની લીલા છે દ્રષ્ટિ માત્રની ખાલી દ્રષ્ટિ ફરવાથી લીલા ઉભી થઈ ભગવાન ને કશું કરે નહીં ભગવાન ક્રિયા ના કરે અને પોતે મોક્ષ સ્વરૂપ છે આ રોંગ બિલીપ બદલાય આ રોંગ બિલીપ બેઠી ગઈ છે ઉઠી ગઈ એટલે રાઈટ બિલીપ બેઠી ત્યાંથી મોક્ષ સ્વરૂપ થવા રાઈટ બિલીપ બેઠી નથી આ રોંગ બિલીફ કારણ કે નોર્પણ માંથી જન્મભાઈ ઈશ્વરભાઈ એટલે બીજા બધા ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ કે પોતાના મને એમ થાય કે હું કઈ ઈશ્વરભાઈ છું છો આવું ઠોકું બેસાડેલું છે બધા અને આ સંસાર બધા જ્ઞાન એમાં આ બહાર નીકળવા જ ના દે ને અજ્ઞાની બહાર કોઈ નીકળવા દે નહીં નહીં કોઈ આગળ ઊંચો થવા જતો જાય ને આમાંથી તરવું આ બહુ ભૂઢ ગહન પયેલો છે આ અત્યંત ભૂઢ અને ગહન વસ્તુ છે એમાંથી આ તૂટવું મહામુશ્કેલ એ જ્ઞાની પુરુષો પોતે તરણ તારણ થયેલા હોય એટલે પોતે તો તર્યા હોય પણ અનેક લોકોને તારવાને સમર્થ હોય એનું નિમિત્ત એટલું બધું ભારે હોય કે અનેકોને તાર ત્યાં ત્યાં છૂટાય નહીં છૂટવાનો વારો નથી દરેક ભગવાન વધારે લઈ જઈ શકે નહીં પોતાના ક્ષેત્રે સુધી લઈ જઈ શકે છે ને ક્રાઇસને બધે છે હાઈડ ડિગ્રી પર બેસાતે જ્યાં બેઠા છે ત્યાં બેસા અને પૈગમ્બર સાહેબ બધે તો એકસો પચીસ ડિગ્રી બેઠા છે ત્યાં આગળ બેસાડ્યા લેજે તો એટલે શું કેવા માંગે છે કે આ ક્ષર છે આ શું આ ધામ છે પણ ક્ષર ધામ છે વિનાશી છે અને તું અવિનાશી છું એટલે અવિનાશી ભાવ બેસાડ્યા પછી રાજી થાય ને પોતે લઈ જાય કૃષ્ણ ભગવાન નિતરાગ મોક્ષ માં લઈ જાયરાગમાં દર્શન થયા ત્યાંથી સેદાનંદ સ્વામીના શિષ્યરે પૂછીએ કે ભાઈ અક્ષરધામ કે શું હશે તમે ભાઈ માનશે નહીં અક્ષરધામ એટલે આ છે તાર સુધી તું સરધામ તું તારી જાતને તારી જાતને સેદાનંદ સ્વામી શું કે છે તારો સર છે કે છે શું કે છે સર એટલે વિનાશીધામ છે તું અવિનાશી શું કે એટલે અવિનાશી પદની વાત સમજારી અને માનસી પૂજામાં લઈ જાય છે સર ને અને પોતાનું સ્વરૂપરૂપ ધારણ કરાવડાવે છે આ મુસ્લિમો અમને પૂછે કે મોટા મોટા કલેક્ટરો હોય ને વર્ક એ કોઈ જ આપણી મને દેખ્યું ને એવું ભાવ થાય કે કે આ શું છે આ બધા ફૂલા બુલા બધું શું છે એ સ્ટેશન પર બેસવાનું તો જ્યાં દેખાતા એટલે પછી ભાવ એને ઉત્પન્ન થાય એટલે પૂછે કે આપ આપ કોણ છો કે છે ત્યારે આપને શું લાગે છે કે બડા હલ્યા હોય એવું લાગે છે બીજી બળે જાગી છે ખરી હકીકત જાણે છે હા કે છે હકીકત તો વાલ્યા પીને બીજું કયું પદે હોય કે છે અમારે પેગમ્બર સાહેબ તો આ કામ છે મેં કહું પેગમ્બર સાહેબ નહીં ખુદા છે શું છે ખુદા છે સરસભાઈ તું ભણેલો છું માટે હું કહું છું ખુદા છું જો અભન મુસલમાન હોય ને કહું તો પૂછી શકે મને કેવી રીતે પ્લીઝ એક્સપ્લેન હા હું એક શબ્દ બોલું છું અને એક્સપ્લેનેશન દરેક માણસને માગવાનો અધિકાર છે એક શબ્દનો એક્સપ્લેનેશન માગવાનો અધિકાર છે સરસભાઈ કારણ કે બોલવાની અમને બોલાતું નથી એટલે ખુદા કહ્યું પછી એ મને પૂછે કે તમે આ ખુદા કેવી રીતે અમારા અમારા કુરાનમાં તો ના લખ્યું છે કુરાનમાં લખ્યું છે ખુદા મનુષ્ય રૂપે ના હોય કુરાનમાં એવું લખ્યું છે મનુષ્ય ખુદા ખુદા મનુષ્ય રૂપે હોય નહીં એટલે પછી એ લોકો પૂછે છે કે અમારે કુરાનમાં આવું કેમ લખ્યું છે ખોટું છે કુરાન ખોટું છે કે આપનું કેવું શું છે તમે કુરાન સાધ્યું છે પણ તે તું દ્રષ્ટિ સમજ ગયું કુરાન સાચું છે બિલકુલ સાચું છે તમારી કોમ રમખાણી વૃત્તિમાનો આ તો ના વટલાઈ ગયેલા નહી આ મુસલમાનો વટલાય ગયા પણ આ સાચા મુસલમાન બહાર્યા ને તો કઈ પણ દંગો જામ્યો કઈથી સત્સંગ બધું જાય રમખાણી વૃત્તિ ના રમખાણી વૃત્તિ ના હોય છે આખી કોમ જ રમખાણી વૃત્તિની છે એટલે તમારે ત્યાં જો એમ કહેવામાં આવે કે મનુષ્ય કુદારૂપે છે તો તમે મારી જોખીને ખુદા થઈ જાવ છો ગામમાં બસો માણસ ની વસ્તી ને તો બધા મારી પોતે આગેવાનો માણસ હોય તો કુદા ખેવડાવે આ ભૂતો હું કુદા કેવડાવવાનું પણ નથી લખ્યું એટલું સારું છે નેતા બાદ થયા હોય કુદા કેવડાવવા માંગતા હતા આપણે હિન્દુસ્થાન પાશ્ચાત થયા ને એ કુદા કેવડાવવા માંગતા હતા માઈ જોકીને ખુદા થઈ પછી એને અને મેં કહ્યું દેશમાં માર ખાઈ ને ખુદા થવાનું હોય પછી સમજે પાછા ખુદને જાણે ખુદો બીજો ખુદો કઈ થી શું કરું ખુદ ને જાણે એ ખુદા ને ખુદમાં જેનો મુકામ છે તેરંતર શું અને આખા વર્લ્ડના તમામ ફોડ આપે વર્લ્ડના તમામ ફોડ આપે દરેક ધર્મવાળાના ફોળ આપે મુસ્લિમ હોય પારસી હોય ખ્રિશ્ચન હોય સ્વામિનારાયણ હોય વૈષ્ણવ હોય જૈન હોય બધાના ફોળ આપે એ જ્ઞાની પુરુષ કહેવાય કારણ કે એમની વાણી ના હોય પાક્ષિક વાણી હોય ને તો વૈષ્ણવી પત્ની હોય તો ઉઠી જતા રહે વૈષ્ણવ પત્ની વાણી હોય ને તો ઉઠી જતા રહે બધા जैन पक्ष की वाणी हो तो वेदांति ऊपा जता रहे वेदांति पक्ष की वाणी हो जैन जता रहे जेनी श्रादवाद से एकांतिक वाणी नहीं आ बदा धर्मों एकांतिक कहवा शू कहवा एकांतिक एकांतिक एट अमुक जात करेलो आग्रह पिथाइड करेलो पिता सहयो श्राद्धवाद कहते આપણે મુસ્લિમ હોય પારસી બેઠો એ બધાને બધાને આનંદ થાય ને કૂતરું બેઠું હોય તે એની ભાષામાં સમજી જાય અમારે અમે શું કહેવા માગીએ છીએ કૂતરું એની ભાષામાં સમજી જાય શાદવાદ કહેવાય શાદવાદ એટલે કોઈ પ્રમાણ કોઈ જીવનું પ્રમાણ સેજ પણ દુખાય નહીં એવું પ્રમાણ વાણી હોય તે કોઈના ધર્મનું સેજ પ્રમાણ દુખાય નહીં બીજાના પ્રમાણ દુઃખ્યું खलास कोई ने वही कह सभी आ ना बात सांभ ने अपूर्व बात से आ के पूर्वे क्या साय पूर्वे क्य हो कई न होर्व बात कह ज्ञाने पुरुषों જાતે કરે એ વાત હોય નઈ ને બધા હોય કેટલા થાય છે કેવો છે ધોરીમાર્ગ મોક્ષે જવાનો ધોરીમાર્ગ હોય ને ધોરીમાર્ગ આપડે ધોરીમાર્ગ હોય છે ને પછી બીજો પ્રાંત માર્ગ હોય કેરી હોય છે પણ ધોરીમાર્ગ તો મોક્ષ માર્ગ છે એ ક્રમિક છે કેવો છે સંપૂર્ણ પરિગ્રહી થાય ત્યારે એને અચિંતનીય થાય ત્યારે ત્યાં એને પ્રાપ્ત થાય હવે તો કેટલા પગથિયો છે હિસાબના પગથિયો એમાં કોઈ સ્તન પુરુષ મળે પોતા પછી ત્યાં ચડાવે ચાલો કોઈ કુસંગી મળી આવ્યો હા પેલી કેન્ટીનમાં જરા જઈએ ભટક ભટક ભટક ભટક આનંદ થતા કે આમ ભટક ભટક કર્યા છે મૂળ સ્થાન ને પામ્યા નથી પોતાનું મૂળ જે સ્થાન છે એને પામ્યા નથી એ મૂળ સ્થાન ના કમ્પાઉન્ડ માં પણ બેઠા નથી જો કમ્પાઉન્ડમાં બેઠા હોત તોય ફરી અહીં ના આવે ને કમ્પાઉન્ડ માં બેઠા હોત તોય થઈ જાય કામ बीजो अक्रम मग अक्रम मैं अक्रमी खेत बड़ी दस लाख प्रगटी दस दस लाख वर्ष प्रगट थे तो आ निमित्त शू बन एक अक्रम कह अक्रम ए लिप्त मार्ग के બેસીને મોક્ષ જવાનો માર્ગ નીકળ્યો છે જયારે અને આક્રમ લિફ્ટ માર્ગ છે લિફ્ટમાં બેસી ગયા અને જ્ઞાની પુરુષ ની આજ્ઞામાં રહ્યા કામ આજ્ઞા એ ધર્મ આજ્ઞા એ તબ છોડવા કરવાનો હોય નહીં છોડવાનું તો જ્ઞાની પુરુષો બધું છોડાવી દીધું હોય કેવું સર આપણે ખેતરમાં એક બીજ નાખ્યું હોય પછી પાણી રેડ્યું ખાતર નાખ્યું બધું નાખ્યું હવે એમાંથી માટી કાર્યકાળ કરીએ ફરી ઉગે નહીં બીજ એટલા માટે માટી કાર્યકાળ કરીએ પણ બીજ તો મેં કોઈ જગ્યાએ ચઢી ગયું હોય માટી કાઢી એવી નકમી જાય ને બીજ જ કાઢી લેવાનું હોય શું હોય છી ખાતર બાખેર નાખેલું પાણી પડેલું હોય પણ બીજ કાઢી દે ને એટલે ફરી ઉભે થયું ત્યાં આગળ આપણે ફરી ઉભવા ના દેવું હોય તો શું કરવું પડે માટી બધી કાઢવી પડે બીજ કાઢી લેવું પડે બીજ કાઢી લેવાનું જ્ઞાની પુરુષો બીજ કાઢી લે શું કરે આખું જગતના ધર્મો બધા આ સંસાર દ્રક્ષ સુકાઈ જાય એટલા માટે પ્રયત્ન કરી રહ્યા છે કોઈ પાદળો કાપે છે મનમાં માણે છે કાં સુકાઈ જશે કેટલાક ડાળો કાપે છે અને મનમાં માણે છે કાં સુકાઈ જશે પણ ફૂટા કરે છે કેટલાક મોટો મોટો ડાળો કાપે છે સુકાઈ જશે એમ છે કેટલાક થરિયાથી કાપી નાખે છે સુકાઈ જશે એમ છે પણ આ સંસાર વૃક્ષ સુકાતું નથી જ્ઞાની પુરુષ એક પાદળું પણ લાવે નહીં અને એના ધોરી વૃક્ષમાં ધોરીમૂળમાં છે તે જરાક દવા દબાઈ દે આખું ઝાડ સુકાઈ જાય કોઈ શું કર્યું છે એનું જે ધોરી મૂળ છે ને એના પકડીને એક જરાક દવા દવા હોય દબાઈ દે એટલે ઝાડ સુકાઈ જાય ધોરી મૂળ માંથી કઉ ને ભર ઈ પજલ ઈ સેલ પજલ થઈ ગયું છે આ બઝલ સોલ્વ કરવા માટે એ તો થાય જ નહીં ને કૃષ્ણ ભગવાને કહ્યું બુઘ્યત્તમ કોઈડો છે પોતે પોતાની જાતને કરતા માની પોતાની જાતને કરતા માનવાની ભૂલ થઈ અને પછી પોતાના અધિકાર ની બહાર હોય આ સૂર્યનારાયણ વરસાદ એ બધું કોને કર્યું કે જે કોઈ બીજા બધવા નથી કઈ ખરેખર ને એ દિલીપ છે આ માની કે નહીં એ ભ્રાંતિ છે ભગવાન આવું કશું કરતા નથી ફરી પૂછે છે જાય ફરી મારા પૂછે કે ભગવાન ક્યાં રહે છે તારક શું લાગે ત્યાં કે ઉપર રહેશે નું બાપુ નથી ઉપર તો બધા કાગળો ને તારી અરજીઓ બધી નકમી ગયું આનંદ દેવતાની અરજીઓ નકામી ગઈ કોઈ બાપો નથી આકાશ છે ખાલી તારે જો એક્ઝેક્ટ જાણવું હોય તો વાત કરું અને તારી તારી માન્યતા હોય જય સત્રામ એક્ઝેક્ટ જાણવું હોય તો કોઈ બાપો નથી તારે તારી બધી અરજીઓ બધી નકામી ગઈ કોઈ બાપો ઉપર નથી આકાશ છે ખાલી એ પછી પૂછે છે કે ભગવાનનું એડ્રેસ સાચા એડ્રેસથી કાગળ લખી જાય તો પહોંચતી એમાં અરજી કરી દે સાચા એડ્રેસથી ત્યાં કે એમનું સાચું એડ્રેસ શું છે સારા કહેવું પડે છે ગોડ ઇન એવરી ક્રિએટર વેધર વિઝી ઇન વિઝી ગર એ ક્રિએટરની અંદર બેઠા છે ને સારીની મારી વચ્ચે ક્રિએટરો અનંત ક્રિએટરો છે એટલા બધા ક્રિએટર છે આંખે ના દેખાય દુર્બિનથી ના દેખાય એવા ક્રિએટરો બધું આખું ક્રિએટર ધમ્માણથી કરેલું છે એને મેં ભગવાન દેખાય અશુદ્ધ ચેતન તો દેખાય છે આ કયું દેખાય છે ચેતન તે કયું દેખાય છે ભગવાન તેવા નથી ભગવાન મિકેનિકલ નથી શુદ્ધ ચેતન સ્વરૂપે आ आचार्य साधु सन्यासी बताेनिकल चेतन ने स्थिर करने मागे शू करे आ मेकेनिकल चेतन से मिकेनिकल से मागे सहज बहुत करे हेन्डल मर मर करें कलाक वे पर तो सहज कारण के भगवान कृष्ण भगवान खुल्लो फोर पड़ोस जो पुरुष पुरुषाण जाए तो कह साक्षात्कार नहीं तो, तो प्रकृति आ लोग ने नचावे शूँ करे प्रकृति आखा ब्रह्मांडा एट कृष्ण भगवान शू क्यू पी एस ભમૈડા છે એવું કહ્યું છે પોતે પોતાની શક્તિથી નાચતા નથી શક્તિથી નાચે છે આ પ્રકૃતિ નાચતા નથી અને પોતે ક્યાં છે હું નાચો થિયરી ઓફ રિલેટિવિટીમાં All these relative temporary adjustments, <coughs> not a single permanent નોટ આ સિંગલ પરમાનન્ટ temporary કોઈ relative જ નહીં ચેમ્પરરી એડજસ્ટમેન્ટ રિલેટીવ એડજસ્ટમેન્ટ કહેવાય ને અને થિયરી ઓફ રિયાલિટીમાં આવે ત્યારે વસ્તુત્વનું ભાન થાય nu ભાન તો છે જ બધાને અસ્તિત્વ એટલે hu છું એવું ભાન છે પણ હું શું એ બાન નથી વસ્તુત્વનું બાન નથી શું નથી વસ્તુત્વનું ભાન નથી કે એવું શું વસ્તુ છું એ પોતાએ ભાન નથી એટલે વસ્તુત્વનું ભાન થાય તો પૂર્ણત્વ એનું મેળ છે જે કરે આ તો અસ્તિત્વ એટલાનું ભાન છે વસ્તુત્વનું ભાન છે નહીં એટલે આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટનો રિલેટિવ આ અમારા શાળા થાય ને અમારા મામા થાય ને અમારા ભાઈ થાય ને અમારા ઘણી થાય ને આ બધું ટેમ્પરરી એડજસ્ટ કરે અને તેમાં રાગ દ્રેસ કઠાય કર્યા કરે છે અને પરભવના બીજ નાખ્યા જ કરે છે આરોપિત ભાવ હું ઈશ્વરભાઈ એ જ આરોપિત ભાવ એ જેટલો વખત તમે ઈશ્વરભાઈ છો એવું ખબર છે એટલો વખત આરોપ જ ચડ્યા કરે રાતે ઊંઘી જાવતો હોય આરોપ ચડે ને જાગતો આરોપ ચડે ને ભગવાનની મૂર્તિ હોવા આરોપ ચડે કારણ કે આરોપિત ભાવમાં છો આરોપી ભાવ હોય એ જ આરોપનામું ઘડે રહ્યું છે આરોપી ભાવ નો અર્થ જ એવો કે આરોપનામું રહ્યું છે નિરંતર તમે સ્વભાવ ભાવમાં એક ક્ષણ પણ આવો તો કામ પછી કોઈ તમારું પ્રિય નથી વાત જ સમજવાની છે વાર્તા સમજવાની છે અને તે તરણ તારણ થયેલા હોય મોક્ષ દાતા પુરુષ હોય મોક્ષ નું દાન આપવા આવેલા હોય એવા જ્ઞાની પુરુષ વર્લ્ડમાં કોક્ષરો એકાદ હોય અજોડ હોય જેની જોડી જડે નઈ તો જોડ હોય ત્યાં તો હરીભાઈ હોય કેવી ભાઈ હા એ હરિભાઈ કોઈ કરી શકે આ તો કહેવાય અને ત્યાં આપણું કામ નીકળી જાય બધું માગે માગતા ભૂલો અહીંયા હું શું કહું છું તમે માગતા ટેન્ડર ભરતો આવડે એટલું તમારું અહીં તો તમને જેવું ટેન્ડર ભરતા આવડે એટલું તમારું ટેન્ડર ભરતા ના આવડે અને જાય આઈટમ લખતા ના આવ્યું અને જાય જ્ઞાની પુરુષને આપવું લેવાનું છે નહીં નિમિત્ત ભાવ છે શું છે તમે ટેન્ડર ભર્યું સહી થઈ ગઈ કે મંજૂર થઈ ગયું શું આપવા લેવાનું છે નહીં ફેર તમારે મહિની મહિની વસ્તુ આપવાની પ્રગટ કરવાનું છે આનંદ અવતાનું આવરણ તોડવાના છે ઓલ હીઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ રિલેટીવ એડજસ્ટમેન્ટ છે તેમાંથી રિયાલિટીમાં આવ્યો રિયાલિટીમાં આવું જ્ઞાન આવી જાય એટલે વોટ ઇઝ પરમાનન્ટ ખરેખર ને પરમાનન્ટની વાત સમજતો થઈ જાય ખરેખર ત્યાં સુધી તો પરમાનન્ટની વાત જ સમજતા નથી અને જ્ઞાની પુરુષ તો થિયરી ઓફ એબસોલિટીઝમમાં બેસેલા પુરુષ કહેવાય અને થિયરીમાં નહીં પણ થિયરમમાં હોય શું હોય થિયરીમાં નહીં પણ થિયરમમાં હોય તમે જે પૂછો એના બધા ખુલાસા હોય આખા ગરમિવાળા છે આખો રીતે થિયરી આખી બધી તપાસ કરે છે તો જ્યારે મને મળશે ત્યારે એમને બધી કહીશ કે ભાઈ તમે બધો રૂપિયા સ્વાઠી રહ્યા છો મને પૂછો તમારે જે પૂછવું હોય કે આ જગત કેવી રીતે બન્યું કોણ બનાવનાર કેરી ચાલે છે કોણ ચલાવનાર લોકો માને લોકો જાણે છે બધું રિલેટિવ જાણે છે ભ્રાંતિ છે શું છે આખી ભ્રાંતિ છે શું જે જાણી રહ્યું છે એક ફક્ત મનમાં એમ લાગે છે કે શું ભ્રાંતિ હોય તો આપણા પુરસાદ ખોટો છે કારણ કે તમારો પુરસાદ ખોટો છે પૂછા થય નથી આ તો આત્માનો ઉર્ધ્વસ છે શું છે ઉધ્વ સ્વભાવી છે પોતે જ પુરસાર્થ છે કેવું છે ઉધ્મ સ્વભાવ કેવો આ સંસારમાં સમસરણ માર્ગ છે આ સમસરણ માર્ગ એટલે નિરંતર પરિવર્તન છે આગળ નિરંતર પરિવર્તન એટલે તમે ગયા અત્યારે અગિયારમા મહીલમાં હો તો આ તમે તમે બારમા મઈલમાં આવ્યા તો ત્યાં અગિયારમાં બેલમાં તમે હોય ત્યાં આગળ તમે જે જોયું હોય તે ઝાડ ના દેખાતો હોય નરું રણ જ દેખાયા કરતું હોય સમજ પડી ને અને તમે ઝાડનું સુખ ખોરતા હોય આ રણ તમને કપરું થઈ પડે સમજ ને તે વખતે શ્રદ્ધાઓ બેસી ગયેલી હોય કે ઝાડમાં ઝાડ હોય એવું તે બધું હોય તો સારું એવી શ્રદ્ધાઓ બેસી ગયેલી હોય એ શ્રદ્ધાઓ તે દરેજે બેઠી હોય અને તે દરે મનમાં એમ નક્કી કર્યું હોય કે આપણે કોઈની કોઈ વસ્તુ લેવી નહીં જોડે ને અને અત્યારના બાગવા મારીમાં તમારે અહીંયા આગળ લેવું પડતું હોય સો જ પડે કેટલાક માણસો કહે છે કે હું લાંચ આ લાંચ લેવી જોઈએ પણ છતાં મારા લેવાતી નથી કહે શું કહે છે આ લાંચો લોકો આપે તે લેવી જોઈએ પણ મારા લેવાતી જ્ઞાન થયું છે દર્શનમાં કેમ નથી આવતું તો કારણ કે એને અગિયારમાં પછી આગલા અવતારમાં એને નક્કી કરેલું કે નાશ લેવા જેવી જ નથી ઘણા માણસ મારી ડેવી છતાં લેવાતી નથી અને મારે લાઈફ વર્ગર કે છે કે પાંચ લાખ ભેગા થયા હતા તમે કશું કર્યું નહીં રખડાય મારે આવું તો પારિભાષિક શબ્દો ના બોલે પારિભાષિક તો કોણ બોલે કે જે ચોપડીઓનું આરાધન કરતો હોય તેને ભણતો હોય તે ભણતો હોય તે જ્ઞાની પુરુષ ભણી રહેલા હોય કેવું હોય ભણી માણસની પાસે ચોપડી પોદારવાંચવાની ના હોય માળાઓ ફેરવાની ના હોય માળા ફેરવા જગ્યા થાય છે ભણી રહેલાને નાળા હોય ભણી રહેલાને પુસ્તક આપવાના હોય ભણતો હોય તો આપણે જાણીએ કે આ ચોપડી રિંગ ગઠવ માટે મેટ્રિક ભણતો છે તો માળા ફેરવતા આપણે જાણીએ લાકડાની માળા ફેરવ્યા સ્થળમાં પોર્ટમાં આવ્યો નથી પણ એ રસ્તો છે રસ્તો ખોટો નથી પણ જો જ્ઞાની પુરુષ માળા ફેરવતા એમ પણ પુસ્તકો પૂરા સ્ટેન્ડર્ડ પાસ પૂરો કર્યા નથી એ ભારે એમ વર્તે એમ ફારે ચાસો વર્ત્યો ને અને જ હોય પણ સદા ભક્તો એ ભગવાનને ફરી કાઢનારા કારણ કે સાચા દિલથી એક જમન ના દિવસ તારે હું કઈ બાવો થઈ ગયો નથી મારે માથે ધંધો છે ઇન્કમ ટેક્સ ની છે બધું સેલ ટેક્સ ની તરવાર બધું જ છે તમને હું પોતે જુદો છું અને આ ભાઈ જુદો છું આ દેખાય છે એના દ્રવ્ય ક્ષેત્રે એટલા માટે વ્યવાર થી એટલે બોમ્બે માં દસ પંદર સત્સંગ હોય છે અને પછી દસ પંદર વડોદરા હોય છે તમે ત્યાં આગળ ચાર વાગ્યા પછી સત્સંગ હોય છે એ વાત નક્કી તમે જ્યાં હોય તો સત્સંગ હોય ચાર વાગ્યા પછી સાંજે આ ગેર ક્યાં પ્રગટ કોન્ટ્રાક્ટ નો નાગો ધંધો મારો ભાગે આવ્યો છે આવા એન્જિનિયરો હોય તેમને લોક નાગા કરે તો સારા માણસ હોય તો નાગા કરે ધંધો નાગો છે છતાંય અમારે નાગો ધંધો હાથમાં આવ્યો છે જેમાં વિતરાકતા રહેવું રહેવાનું છે આપડો ધંધો એવો ખરો પણ અમારા સ્નેહી છે કહેશે નહીં પણ લોક આ નાગો ધંધો ને એટલે લોક એવા મળી આવે કે સાહેબ ને ના પહેલા લોર માંથી લોહી શું રહ્યું એકાવન ની સાલ ગઈ ને આપણી ત્યાં સુધી હું કોન્ટ્રાક્ટર બીજા કોન્ટ્રાક્ટરનો જીવો જતો કે બધા નહીં બીજા છે તે દસાની સિમેન્ટ નાખતા હતા તો હું બઉ નોબલ હોય તો બાર ચાર ભાગીદાર થાય એટલે મેં એમને પૂછ્યું બેંકમાં અત્યારે આપણી પાસે નાણું કેટલું છે બેંક માં કઈ ખાસ રકમ નથી કહેતી મેં તો અત્યાર સુધીમાં આપણે ચારાની ચોરી કર્યું તેનું રકમ દે